જે બુ કરે જે બુ કેળી આવે એ તો બુધિ ઉભું કરેલું મન બુદ્ધિ કે બાજુ છે કે ગોર મરાજો કે લાકડે માટલું બી વરસાદ લાકડા બાટલું તો અત્યારે લાકડા બાજુ કાલે તો અહમ પોસાય નહીં દિવસ પસંદ કર્યું બરાબર <laughs> છે हवायोग अपादान आप अमरा मे अपादानी यूज थे छीचुपा ત્યારે છે ક્યાં માટે ગોઠવું છે પૈસા કમાવા માટે પૈસા પણ ના પારની થોડા પૈસા થયા છે આમ કરતા હતા સારી હોટેલ સારી જાણવા શું કાઢે સાથે શું રાખતો એનો અનુભવ સમાજ લી બધી થઈ ને રાત્રે શું લાગશે ધંધા વધુ લખમ દૂધ વધતી જાય તો અંતર પેલા લખી વધી જાય અને સૂર્ય ગ્રહ જાય લખી વખતી વ્યક્તિ વતી લખની દાણ થઈ ગયો અને આ દૂધ વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિ કરતા નિવાદ થઈ ગયો દૂર દર્શન થાય પૂર્ણ થાય દર્શન થાય દસ થાય છે અને સાજા તું હોય તો આપડે કોઈ વાદું નહિ આવી યાદ લાખ ઉપાદાર પ્રાપ્ત કરો એટલે કે તે કારણે વિવાહ સિદી જે પ્રક્રિયા હેન્કર છે વિદ્યુત દોયે અપાયા છે વિદ્યુત દોયે અપાયા છે ઓરિયા કે આલ છે વિદ્યુત દોયે અપાયા છે આપણે આપનાર કોઈ ચીજો અર્ચા ના હોય મોડત બધી હતી જવાબ આપો ના મળ્યા ના મા અમે કહીએ લીમિત અને ત્યારે એવું બધવાને શું કહીએ અમે લીલ છે કમોડી દીકર હોય તો આ વ્યાપાર દીકર બનજાર કરું છે આ કરતા કરતા કરતા કરતા આવીએ છો ઘણા હાથ કઈ ગયા હિન્દુસ્તુ કર એને આમ આગળના જન્મનું પાછન કરતો સારું કઈ જ હોવું જોઈએ એની સાથે આ ભાઈ મા ભગવાન આવો કાપે આ ઘણા ઘણું કૌસર હું કઈ દિવસ ના ભોગવવા પડે એટલે બધું બધો છે ભગતો આવનાર પણ છે મારા આગળ આંદર કરતી જતી પણ એનું એની મદદ માપો ને મદદ કેટલા બધા મજૂરી ભગવાન કહ્યું આપડા બધા કેવા છે વાતા લોકો આપણે ભગવાન શું મારા છોકરાનો જે ઢોકરા છે એ ચંદા કે બોલો મેં બોલો ડાકો <laughs> <laughs> <laughs> અને ભગવાન આરબાલે જય જય ઇતરાઈલે મેજી અને ઓકરો લે યે પરમારથી આ બોલતા આવડે ને અમારિયે થાય અને આ તે ક્રોલે સબ તો આ ઓડા મેન પાઠા આડી ગયો મારો ભાવ કેવું ના આજ કાલ ટાય ની જે કઈ વસ્તુ છે આ ટિકા એટલી જાય કેટલાક લોકો વાર કરી અનુભવ આગળ આવે તો આગળ અને સામે આવ્યા કે પ્રકાશ આપે એટલા માટે નિરક્ષ થાય છે તપ થાય છે એટલે ઘટ્યુંડે ઘટી જાય છે આવડતું ટપ ઘટી જાય તપ થયા છે કેટલાક નો વારો લાગે અને કેટલાક ને ડાંગ જોઈએ સારો ચૂક કરે સરકાર બોલો <h availability> <harians> <hans unira Total Fish> સૂરેન્દ્ર નારાયણ ના પહોંચે તો જ્યાં રવિ ના પહોંચે ત્યાં કવિ કર્યું જ્યાં કવિ ના પહોંચે ત્યાં પહોંચે અનુભવ્યું જ્યાં અનુભવી ના પહોંચે ત્યાં પહોંચે નવી અનુભવ તમે હલકાફુ થઈ જાવ એવું શીખવો અમે હલકાફૂસ થઈ જઈએ જેમ તમે નિયમિત રૂપે ખાઈને અંકારો છો ને એવા અમે પણ નિયમિત રૂપે ખાઈને અલસાપુર થઈ જઈએ એવા આશીર્વાદ આપો તમારી તરફ સંપૂર્ણ રીતે જ્ઞાન નથી આવી રહ્યું છે and you are going <laughs> to make me look at the place of the prayer and the prayer is going to be there. Thanks for your guidance sir. Yet to be done, it is going. So that I can always be there. મૂકતો પ્રસંગ જોડે બંધ હોય તમે જ્યાં હાથ ઓળખો તમને હવે કાળજા બેન દાદા સાથે ના હોય ઇન્ડિયા હોય તો આપણા ચરણોમાં બેસી શું શું કરવું જયારે તમે ઇન્ડિયા માં હોય ના હોય તો તમારા ચરણો માં બેસી રહેવા શું કરવું એમ કે અત્યારે અહિયાં તમે અહિયાં થી જે જિલ્લા જાઓ પછી અહિયાં તમારી હાજરી ના હોય ત્યારે અમે ચરણોમાં તમારા ચરણોમાં રહેવા માટે પરમ કૃપા મેળવવા માટે અમારે શું કરું તમે હાજર છોકરી કરવાનું તમને કરવાનો બરોબર ઘરો બરોબર જેટલું વધારે ચીજ કરો એટલી ચીજે એટલું વધારે જો હોય તો એને કેટલો ભાવતા હોય રાજકોટ પાસે ઠંડો હોય એના આશીર્વાય એના વધારે આત્મામાં જે હોય એ વધારે ફેલા ને આજના વડે એમ કરવાની જ છે આજના માં જોવાય yeah you got to go about it yeah you got to go about it જે ભાવ છે કરવી જ હોય તો બીજું હોય આપડે આપડે બધું બાબત બતાવ્યું છે આપડે અંદરથી આપણે લીધું હોય Yeah, I don't know if you could do it. Hi, you can do it. કરે અને ખરેખર વખતે ચૂંટણી શું યોજાણ સમજાવી જોઈએ વાત માસ્કારની સેવ ક્લાસ સ્ટેટમાં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 ચારો છો લાગતા નથી બોલો છો બોલો છો એ પહો આપણને ખુબ ક્લિયર હતા લગ્ન હો હતા અને કોઈ આવી નથી કરવાના વિચાર આવે એટ કરવા ધીમે ધીમે ઓછા થતા થતા થતા બતા આવે તમે લાવી લો આ ઓછું ખાલી થશે ન મોટો રોજન હોય તો એને ઉતારી કાઢી જોવું જોઈ જાય દમ સારી જાય પણ પતિ ઇન્ફેક્ટ થઈ જાય મારી નાખું માણસ ને મારી નાખું છું માણસો કે હિંસા થાય એવો માણસ વિચાર નથી આવતા વિચાર આવ્યો એટલે આ ધીમે ધીમે જોતા હોય ઘણું ઘરું વધુ થઈ ગયું કે कि तो दिया तो दिया व्यापार करते हो क्या हो वो हम का हिसाब चलाएंगे व्यस्त ही रहेगा व्यापार को engaño नहीं कर सकते हैं बारिश है जी दुकान बाहर चलती है यहां पे तो आ बाहर से दुकान बंद बंद હવે આવું બધું વેપાર બંધ કરવા માટે આ કાકરો કર્યું અને માગ દસો તો ઉપર વેપાર વર્ષ કર્યું કર્યું હતું તો ના આવી કરે કપ કરીએ ભાઈ ના આવતું હોય કે કોઈ લડવા ના હોય દારો દેવા ના હોય નહીં કર્મો દેખી વાત જે ચપેટ હોય આ તો જણ શું ઘટના કરવું પડે કરુણ કપા ભગવાને શરૂ પણ આવી પડે છે એટલે બઉ જુદી ભોગવતા નથી તો આગળ વેપાર કરી નાખ્યો અત્યારે એ લોકો બોલશે એ લોકો આગળ આગળ જી લોકો જશે એ લોકો આવી જશે એ મારા એ લોકો મારી એ લોકો કહી દેતા બહુ સારો સાબવ થઈ ગયો મારે ઘર માં સિંદર ચહેર લઈ આપી દેવાની એને નામ પર ઊભું કરે એપો અરુભ કહી જાય તમારું તમારી ગામની જાતે જ આવી એવું બોલી જાવ તો પગડે મારો આપડે તમે જોઈ નહીં મળે જોઈએ એટલે આપડે કપ કરીએ ને ચંકાર રાખીએ બીજું એને ખરાબ એના માટે આવે છે એને પ્રક્રિયા કર્યો એટલે તમે પીએસ રાખજો એની સીએ ની અસર એમની mein sayang hai gaaya do teen saali phir jayiye saali kyun na chodee ye kahein hai agar saali phir jayegi to saali kyun na chodee આ તો લાગે છે એક તો વાયચા ખાલીનો 43 થઈ ગયો છે ઓમસ્તી વાયચા એટલે થાલે છે થાય ને એ જ છે એટલે વાયચા જોક છે ભાઈ વિરચ થાલે છે થાલે એ રહ્યા રૂપણ હોય તો સાદો એક तो वो बोलिया के आ रु भाई बोले 40 3 है ये 10 है ये अब तो ये नहीं बोले ये सारे सारे जो सवाल जो है वो બઉ ટકા તમારો ચાલો જેમ જેમ પણ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 પાછળતા જોડી હાજર જોઈએ વેપાર માણસ ને આ વધારે વધારે અટકે બધા That's not true in reality right now. Aleara brothers are up here thatPI we are, we have done eventually get I. Attention in the vocal and этих Metroどして દેખાય એવું કેમ બીજા દેખાવા ને પાછળ દેખાય બીજા નીકાય આપણે આપણી પૈકી હોય પાછળ જે પેન્ગી હોય ફૂલો હોય એટલે આપણને વેક્ટિફાઈ દેખાય એટલે બીજા ની વેક્ટિફાઈ દેખાય એવું કેમ હ પેલા પેલા પોતાનું વસ્તી ભાઈ બીજા નહિ કરી શકતા જ નથી કરી શકતા કારણ પેલા આ દાખલ પોતે જ બે હોય પોતે જ અને પોતે અને વિદાજ ના જજમેન્ટ જે આપે ગટ જજમેન્ટ આપે આ ગુનોવાય ક તો એ આ રોકી દે કે સાયે લીકે રસે જા સા એ મતલબ કે આજે મારી વિડિયો ઇન્ટરવ્યુ હોય તો એટલે વિડિયો નથી લેતા એટલે જરૂરી નહીં હા કદાચ કઈક આ और अभी क्या है ये बात मैं नहीं बता सकता ये विजय को नहीं बता सकता मैं बोल दूँ क्या ये नया अगर वारदात हुई तो अरे ये सीटी है टेंशन ये तो किया गया जान नहीं किया तो અચ્છા દાદા પણ જયારે સાંભળ્યું છે ને ત્યારે અત્યારે આ સ્ટેજ ઉપર સાંભળવામાં એકાગ્રતા વધારે વાંચવા કરતા દાદા તમે વાંચવા મન ના વાગે તેની વાત કરો છો જે મનમાં શપનો દેખાય છે એ વિશે તમને કહ છે પોતા હોય વર્ચારી ને અંદર પંદર થી સતત છૂટી થયેલું હોય સીએ વનકાર હોય મેં એટલે છોડો વલત જોઉં અને ધીરે ધીરે અભ્યુ જે સીટો એટલે પછી જશે કરશે दादाजी के लिए मैंने अनोखा से गणित किया है आ वो आ रहा है आपको हमारे ये प्राप्त करवाना है ये आज आपरे ऊपर अपना कंट्रोल है अनंत को बहुत ज्यादा कर रहा है दादाजी दादा ज्यादा ज्यादा માલ સરળ છે સુગમ છે સહસ છે આ બે ચાલુ માર કહેવાય ધંધા ચાલે આ ભાવ કરે જ્યા દા આવે દ વર્ષો ફોટો આપણે અને આજે આ દીર્ઘા ઘટના સરકારી કમ અને મા